ગયા એ બધું એક હિસાબ બધો શું છે એટલે ભાઈ માણસ હા એટલે આ પરમાણુ વિના પડી ગયો અને પેલો નીકળી ગયો જે નીકળી જ ના તે તમે છો કપડા બદલ્યા છે લેંગેન તો આઈ મસ વેરી રાઈટ મત મે કે પોતે કોણ છું એ બગેટ ખબર પડે કદર કરતા ને ને ને મત ઓળળ ઓકે સર એક કોણ છે મને કે રીતે ખબર પડે એ ડારા બચ્છી સાથે કોઈ પ્રોબ્લેમ ના રહે અત્યાર સુધી સ્વાબલમ બરાબર બધા ચાલે છે અને એ ડારા બધી સ્વાબલમ ના રહે અ ગાઈ ના આવજો ફરી લા કે આવતા રહે સેલ્ફ સેફટર ઇઝ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇ મોવિંગ માય સેલ્ફ ધેન ધ પ્રોબ્લેમ વિલ થાધા ભગવાન કા ધર્મો છે મેં ક્યાં વાંચ્યું છે કે 1000 જાતના ધર્મ છે નો આ તો કમ આ પ્રેક્સ આન્ડ ધેન પ્રોમિનન્ટલી ધેર આર અબાઉટ 3 ઓર 4 ધેટ ઇસ હિન્દુઇઝમ માઇનસ્લી ઇન બૌધ ધ ક્રિશ્ચિયન ધેન ધ જુદિય ધ રેસ્ટ ઇન એમાં બધાના લગભગ પાયા ના પ્રિન્સિપલ તો સરખા જ છે સમજાતું નથી કે મારે કયો ધર્મ ફોલો કરવો પ્રિટીબલ ના હોય બધા સરખા ના હોય સરખા ના હોય એક તરફ એક રસ્તા તરફ જતા હોય સરખા ના હોય કોઈ ફર્સ્ટ લાઈન માં કોઈ સેકન્ડ લાઈન માં કોઈ થર્ડ લાઈન માં કોઈ ફોર્થ લાઈન માં કેટલો ખર્ચ થયો તેના પર વધુ વખત આવે તો પચાસ સો વેગ દેલો ભાઈ થોડો ખાતે એવું બનવે છે એટલે ધર્મ તો સ્વહાર નથી ધર્મ તો માણસે માણસે જુદા છે એકસો સિતે ઉત્તરા પ્રદેશ માં આવે પુનર્ધન ના હશે આપડે પુનર્જન પુનર્જન ના સમ છે માણસ ની શક્તિ નથી પણ એના શ્રદ્ધામાં તો પુનર્ધન એટલે એવું માને છે કે મારે ગયા હતા કર્મ ના હિસાબે હાથ છે હા આપડે માન્ય વાર વાર નહી મા એકદમ ભવા મળે ના લોર નહીં પછી બીજો એક બહુ ઘી વાત કરું આખા બ્રહ્માંડમાં જે મનુષ્ય છે ને આખા બ્રહ્માંડ ના આમુખ ધારના के देते है ना एक लेयर, लेयर, लेयर, लेयर, लेयर, लेयर। लेयर। एक एक एक लेयर डिग्री नो धर्म चौदह लाख मे हिंदी का તમે એને કહો હું કઉ છુ નથી આપડે સિલાઈ કરીએ આપડે સિલાઈ ને આપડે નથી હે સે તમારે બોલતા કઈ દે કરેક્ટું એ રેયર છે શું કરે છે અમુક મહાસંઘ વાત કરે એની વાત ના પહોચે એને પેલા ને એટલે બધું બાહુક જોયા કરે વૃક્ષી આ બોલના વૃક્ષી છે એની વૃક્ષી બરાબર અમારી વાત ના સમજી એટલે અમે કાઉન્ટર બોલી નાખી દઈએ કાઉન્ટર બોલી 5000 તમારું પાંચસો હોય પાંચસો ની પૂરી એવી નાખી દઈએ સાત થી બરોબર ને એમ સમજી કે આનું રિવોલ્યુશન આજે મોડા બોલતા તો નથી જાય છે કામ આપ્યું કેસે આવી છે તમારે હજી કાઉન્ટર જરૂર છે મારે બહુ જા રાખવી પડે મારી પાસે સાધન હોય ને રાખવું તમારી પાસે ગધે અકડાય છે કેમ બોલતો ખબર નથી ક્યાંથી નહી બોલતો જગ્યા જવા નહી આવેલું એવું હા આવેલું એમને અને સ્પીડી તાર બોલતા સમજી ના હું બોલું ઘણા ઘણા મારા સમજી દઈ તે એટલે બહુ અટકી ગયો અટકી ગયો ઓમજી કેવું પડે તેમનો રિવોલ્યુશન ફાસ્ટ હોય દિવાળીનો બહુ મોટો હોય ભગવાન માહીનો રિવર્સ ઓ હો હો હો એવો રિવોલ્યુશન એવો રિવોલ્યુશન દિવાળીસન ડિપેન્ડન્ટ જાગૃતિ જાગૃતિ વેન આ હેસ ટુ રીમેન ઇન ધ સોસાયટી sometimes i have to face whether i should see my whole in face of the nation that is when the interest of the nation and the interest of the individual conflict to which i should be important em kehte ki jya eu society ma rah dararo keu society ma rahu samaj ma rahu chu ai kare koi ka eu concept uthu thai સ્પર્શે હોય તો એવું વ્યક્તિ નું હા એટલે વ્યક્તિ એટલે વ્યક્તિ ની સાઈડ લઉં તો કે દેશ સાઈડ લઉં કેમ કેવા માટે પોતે ના એટલા થી ગયો પણ બીજું બીજું કયું આપડો દેશ આપડો દેશ દેશ ને વડાપ્રધાન ત્રણ વ્યક્તિ દેશ દેશ દેશ ને સંતોષ આપી દેસ દેશવું પોતા નો સ્વાર્થ જોવું કે દેશ નો સ્વાર્થ જોવો ને મેલા કઈ ગયા ભણ્યા વગર છોકરા પહેલું જોવું દેશનું જુના બધા બધા મરી દેશે એકલા હોય હું આગ ના હોય થઇ જાય છે કટોકટી આડે વડા કરશે ઘટોઘડીનો મામલો એક થઈ જાય સમજી જાય ને આપણે દેશનું મંગલ દેવ ખાતે આપણે પરમજનથી ઓલ પ્રોવિઝન આપડે પણ દેઠાબીમાનમાં રહેવું શું બરોબર ને then we should look up to the constitution ourselves no no every every shape of life you know so we have to see the interest of the nation also if i do something wrong it may affect the nation also for example that is no black marketing i am earning Anzeak. money no don't we apne jeevan ma pratyek vakate apne desh nu his to jovanu rahe ne દેશ ને કદી પોતાની પર મુકાદો નાખે છે to you know, uh, see your, in, your own interest, that means I am my તમારું સાથે આખો દેહ એમાં વપરાતો હોય માનસતો હોય બુદ્ધિ એમાં વપરાતી હોય દેહ નું જીવતો આચારમાં તો આચાર તો તમને લડે છે સારું શીખવાડવું દેશ ને અનુકૂળ રહેવું મને સારા વિચાર કરવો દેશને માટે શરીરે એના માટે કસરું ખબર ને પણ એને આચાર જોડે તમારે આચાર તમારે એના માટે છે બિલકુલ આ મોક્ષ કેવાય હે જે ગાંધીજી કીધું ઓનલી રિયલ ફ્રીડમ એ મોક્ષ સમજે ના સમજે એમની ભાષામાં સ્થુલ ભાષામાં લખ્યું છે વાક્ય નહી આવું વાક્ય લખે ફોરી મનુષ્ય વાક્ય ફેરફાર નથી હોતું સભા ફેરફાર નહીંજી એ લખ્યું છે આ ગાંધીજી લખ્યું છે બઉ સુંદર લખ્યું બહુ સુંદર નવકાર મંત્ર તો રોજ બનુ છો નવકાર મંત્રો રોજ કરું છું પણ ઓફિસ બે ત્રણ છે ઓફિસ માં બે ત્રણ ચીકડી પેલો એક તો બસ બસ પેલો ચીકડો ચીકડી પાયલો ઉપરી ઉપરી છે ને જે એ જરા ચીકની ફાઈલ છે અને બીજી બે સ્ત્રીઓ છે બીજી એક બે છે તો એના સંભાવે નિકાલ કરવાની સંભાવે નિકાલ કરવાની મને કઈક રસ્તો મતલબ શક્તિ આપો શક્તિ આપો સુષમ માં ભગવાન ને શું કે પાંચ કર્યો કેમ કર્યો નજીક ના કાઢવાનું જી એટલે ચાર યાર પાંચ કેમ કર્યો જી ભગવાન ખુલાસો કર્યો એને કશું ના કયું શું ખુલાસો આપ્યો એ બી આ કાળ વિચિત્ર આવવાના છે એટલે ચારમાં છયલું જ હતું જી પણ अत्यार समझता हैूक भगवान जी पांचमू कर बीस तीर्थंकर પણ એમને ઓરવાયે લોકો નથી કર્યું અને હું તો ઘણા થોડા કહીએ જતો હોય બરાબર પણ એમને નહી કર્યું ખામી શા ના આધારે આધારથી છે ખામી આધારથી છે तो आ, कोई आधार ने करी है, प्रत्ता प्रत्ता प्रत्ता। आधार ने आधार जाए। ने? खामी जाए क्या एक बोलो 23 4 84 મહત્વકે સેવ નેતા બડાલા સાજે ઓ એવી પ્રતિવી ખાસ થઈ ન હતી કોઈ એવી પ્રતિતી ખાસ થઈ ન હતી ના પણ તમને નામ છે નરેન્દ્ર જાની નરેન્દ્ર ભાઈ નરેન્દ્ર ભાઈ તો પ્રતિતી છે હા હા બધા પૂછે છે પણ એનો જવાબ છે નહીં જવાબ છે ભગવાન શું છે તમે શું કરો છો ભગવાન શું બધી જાત ના જવાબ કોઈ જવાબ બાકી ના હોય છું ચાલો તૈયાર થોડું એ કે આત્મા માટે ફરી જગ્યાએ હોતું નથી ને કે જગ્યાએ કોઈ જ નહિ નામ આપનું નરેન્દ્ર જાની નરેન્દ્રભાઈ જાની નરેન્દ્રભાઈ જાની ખબર નથી ખબર નથી પણ માન્યા માં આવે કઈ છોડવાનું માન્યા હે તમને કેવી શકો મે એટલે આ પૂર્વજન્મ તમારા કર્મ યોજના રૂપે છે તે આ ફળ રૂપે આવ્યું છે ઇફેક્ટ છે પૂર્વજન્મ યોજના રૂપે ઇફેક્ટ આવી છે ઇફેક્ટ તો જાણે જેમ પરીક્ષા પરીક્ષા પરીક્ષા આપતી વખતે યોજના હોય અને જે રિઝલ્ટ આવે તો એ ઇફેક્ટ કહેવાય ને તો આ રિઝલ્ટ છે બંધ હોય તો ભેગા થવાય ને લુણાન બંધ કરે પછી ગમે પાછું આપણને ગમે ને ખાતરી ખાતરી ખરી તમને અસરકારક છે વચન થી કહીએ લાગે મન વચન કાયા ઇફેક્ટ છે એ ખાતરી ખરી નાના છોકરા દોઢ વર્ષ છોકરું હોય પણ ચાડ એટલે રડે એટલે શરીરને ઇફેક્ટ થાય છે તે ત્યાં રડે છે ઇફેક્ટનું ધાન થાય છે એટલે રડે છે આ અને ગરમી લાગે તો રડે અને કડી દવા પણ તો મોડું બગાડ અને મીઠી પછી એટલે આ ઇફેક્ટ છે આ ઇફેક્ટ છે ટાયર લાવીએક્ટ છે ગરમી લાગે તો ઇફેક્ટ છે પણ ગરમી ટાયરમાં રડવું એકવાજિજ કડવી દવા પીતી વખતે મોડું બગાડવું એક વધી જ છે મીઠી પીતી પીતી વખતે ખુશ થવું એ કદિત દવા પીવામાં દવા પીએફેક્ટ છે અરે આ માને સર ઇફેક્ટિવ છે એટલે ગર્ભમાંથી જ ઇફેક્ટિવ છે ગર્ભમાંથી ગર્ભમાં હતા ને ત્યાંથી ઇફેક્ટિવ ઇફેક્ટ ખાતરી થાય છે અને ફરી પછી ફેકમાંથી પાછા કોજી ઉત્પન્ન થાય છે એ કૉજી જાય ફેક્ટ ઇફેક્ટ ને કોજી ક્વા ઇફેક્ટ કોઝિજ ચાલ યાદ કરે છે જન્મ પૂર્ણ જન્મ સમજમાં આવ્યું ને પુનર્જન્મ એટલે ક્વોજી જ તેક આવી ફરી પાછું કોજી ઉત્પન્ન થાય જો કોઝી બંધ થઈ જાય તો પુનર્જન્મ બંધ થઈ જાય કોજી બંધ થાય તો ઇફેક્ટ બંધ થઈ શકે નહીં આપણો થાય ને ઇફેક્ટ બંધ થઈ શકે બંધ થઈ શકે મિત્ર બોલાવ સીજન દિન રાત તાગાજ કરે છે કોઈ ગરમતી પણ થાય છે તેને કારણ શરીર કહેવામાં આવે કારણ શરીર અને આ કાર્ય શરીર નવી ચેકિંગ વાલી આ સમજે કાર્ય શરીરમાં આપણે આપણે કશું કરવું નથી પડતું મેં તૈયાર કરી ઠેપન એ ઠેપન સેવો અનુભવ થયેલો હે કંદાજ જોવું પડે ભૂખ લાગે છે ખાવ તો ભૂખ લાગી દે ઠેપન પતે થઈ ઠેપન આ સમજે અને હું કરું છું બોલે છે ક્રાંતિ છે કોન્ટ્રીઝમાં શું કરી શકે માણસ કોઝમા કોન્ટ્રીબ્યુટ ભાગીદાર થાય ને એમાં ઉમેરે સારા સંજોગો થાય તો સારું ખોટા સંજોગો ઘણી વાર સારા કોર્ષ કરીએ પણ ઇફેક્ટ કરેલો ફળ આપ સમજો ને અત્યારે બધી ક્રિયા સારી કરતા હોઈએ અત્યારે હા બિલકુલ ન્યાયથી ચાલતા હોય મને દુખો આવે એ દુઃખો છે તે પહેલાના પરિણામ થયા અને અત્યારે જે કરી રહ્યા છે સમજવામાં ના મુશ્કેલી નથી પૂરું સમજાયેલું કાર્ય ફળ આપતું નથી આજે બે ટકાણસ ને પોતાની ઈચ્છા ના હોય છતાં સોળ વર્ષ ના છોકરો હોય ચોરી કરતા ચોરી કરવા માંડે એને આપણે ઘણો ઠપકો આવીએ એ પણ મનથી નીકળી કરે કે નથી કરવી પોતા ઇફેક્ટ છે એટલે બંધ ના થઈ શકે જેટલી મુદતનું હોય તેટલી મુદત પૂરી થાય મોહ નો આ સંસારમાં છે લોકો લોક સંજ્ઞા થી ચાલે લોકો જેમાં સુખ માન્યું છે એમાં સુખ માને જ્ઞાનીઓ જેમાં સુખ માન્યું છે નાનીઓ જેમાં સુખ માનવી જો માનવામાં આવે તો આ તો લોક સંજ્ઞા એ ચાલે લોક સંજ્ઞા સમજ કોઈ ચોર નો ઓળખ વાળો થાય બઉ લાભ ઉઠાવે એટલે પછી એ ચોર થઈ વાત સમજ બધું સંસ્કાર થી સંસ્કાર ના બગડ્યા આમાં ઈશ્વર નું પછી લેવા દેવા ઈશ્વરમાં આ ચાલતો નથી ભગવાન તો દી માત્ર ને પ્રકાશ આપે પ્રકાશ એ પ્રકાશ આધારે બધું કાર્ય કર્યું છે ના સમજમાં બોલજો હા બોલવામાં હરકત લઈ બધું ખુલાસો મન ને થાય તો જ કામ ન પછી આત્માની પ્રતિક છે પણ પેલો સમજી લો તો કામ નહીં પછી ઈશ્વરે ઉત્પત્તિ કરી છે જગત ની અત્યારે બે પ્રચલિત છે બે થિરી અત્યારે ભગવાને ક્રિએટ કર્યું છે ફરી વાર બધા છે ભગવાન ગોડ ક્રિએટર કે છે સાયન્ટિસ્ટ મને મળ્યા હતા ઠીક છે આપણું શું મંતવ્ય છે અમારા ક્રાઇસ્ટે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટેડ ઓફ ઇસર અને એક અબજ માણસો માનીએ છીએ ઇઝ ક્રિએટિઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ નોટ બાય છે આ સમજાય હવે જો ભગવાને બનાવ્યું હોય તો એની શરૂઆત તો કરવી પડે ને કોઈ તને શરૂઆત તો થઈ છે ને કે ના થાય હવે જે શરૂઆત થાય ને તેનો એન્ડ આવે શું થાય જેની બિગેનિંગ થયેલી હોય તેને એન્ડ આવે તો છે ને એટલે આ જગતની બિગેનિંગ નથી અનાદની આનંદ છે અને બિગેનિંગ જ કારણ કે જગત બધું રાઉન્ડ છે આખું એટલે કોઈ રાઉન્ડમાં બિગિનિંગ હોય એન્ડ બિગિનિંગ એન્ડ કોઈ પણ રાઉન્ડ હોય એક માળા હોય રાઉન્ડમાં બિગિનિંગ દે એન્ડ હોય બિગીનિંગ એન્ડ છેલ્ડ ઇઝ ધી પગલ ઇસ્ટલ પગલ થયેલું છે જો આપણે ક્રિએટી કહીએ છીએ તો આ લોટીક વાળા પૂછે છે તો ભગવાનને કોને ક્રિએટ કર્યો કે અધિકાર તો ખરો ને ભગવાનને ક્રિએટી કરવાની જરૂર નથી થવાની જરૂર નથી તો પછી વાળી પૂછતા હતા કે ભગવાન તે ખરા નહીં ભગવાન ના હોય તો દુનિયા જ ના હોય શું મને કે ક્યાં રહેશે તને શું લાગે છે ત્યાં ઉપર ઉપર રહેતી રહેશે ઉપરથી કોઈ બાપોએ રહેતો બધે જે આવ્યો આકાશ છે ખાલી મેં કહ્યું કંઈ પોલ મારા છે ત્યારે કે મને મને ખબર નહીં કે પોલ બોલ શું કોઈ રહેતું નહીં બસ તો મને કહે સાચું એટર શકાવું મેં કહ્યું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર ઇઝીબલ ઓર ઇનવિઝિબલ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર ઇઝિબલ ઓ ઇનવિઝિબલ તમારે મારી વસ્તી ઇનવિઝિબલ ક્રિએટરો આંખથી ના દેખાય દિનથી ના દેખાય એ બધા ક્રિએચરો સુક્ષ્મ મણ સૂક્ષ્મ તે બધા આખું અભર બનેલું છે એ ક્રિએચને નહીં ભગવાન બધા ક્રિયરી બહાર ગયા છે ક્રિએચની બહાર નીકળે છે ત્યારે નિર્વાણ થાય એટલે ભગવાન ક્રિએચરની અંદર છે એટલે આપ માટીમાં જંતુઓ છે હવામાં જંતુઓ છે પાણીમાં જંતુઓ છે નાના બેક્ટેરિયા એથી નાના બે હવે નોટ ઇન ક્રિએશન વડી હવે ક્રિએશન નોટ ઇન ક્રિએશન ક્રિએશન એન્ડ મેનમે આ સમ આ જ્ઞાન બેડ ગયા આની નકાન કુદરત તો હોય જ્ઞાન બેડમાં નહીં આ થાંભલા મકાન ના થામલા બામલા બધા ઘણા સંતોષ કે છે થાંભલામાં ભગવાન છે એ આમાં ભગવાન છે એમાં પછી લાકડા બાળવા આપણે ભગવાન નથી ભગવાન નીકળી જયા પછી બધી વસ્તુ દડ થઈ જાય છે શું થઈ જાય છે તમને સમજાયું ને રાજ્યો પેલા જેવા જેવા કર્યા છે તેની ઇફેક્ટ એમને છે તમે કદ કર્યા છો તેની છે કે પુરુષાર્થ નો તો પછી ઓટોમેટિક થાય કે એમાં પુરુષાર્થ ભાગ ખરો કોઝમાં કોજ ઓટોમેટિક નથી એમાં તો પાર્લામેન્ટરી પદ્ધતિ છે પાર્લામેન્ટરી પદ્ધતિમાં જેમ વડોપ્રધાન બીજા પાસે એ લઈને કરાવી શકે પોતાનું સારું એ પાર્લામેન્ટરી પદ્ધતિ કરવાની શક્તિ છે કોઈ બીજી કોઈ શક્તિ વડોપ્રધાન બધાને સમજાય ને પોતા સહી કરે એટલે આપણી આપણી અંદર પાર્લામેન્ટ અમુક માણસ અમુક જ પ્રકારના કર્મ કરે એવું કોણ નિશ્ચય કરે અમુક માણસ અમુક પ્રકારના જ કર્મ કરે એવું કોણ નિશ્ચય કરે છે કરતા નથી એ તો પરિણામ છે આ જે કર્મ કરે છે ને એ પરિણામ છે પણ યોજના ઘડે છે યોજના ક્વોઝિજ કરે છે ક્વોઝિજ તેના આજુબાજુના સંજોગને અને પછી પાર્લામેન્ટરી પદ્ધતિ પોતાનું ધાર્યું કરવાની પદ્ધતિ કર્મ થતા હોય તો માણસ એમાં શું શું ભાવ શકે ઓટોમેટિક થાય કરે સંજોગ પ્રમાણે જો કર્મ થતા જ હોય તો માણસમાં શું ભાગ ભજવી શકે ઓટોમેટિક આ સેક ભાગ છે સંજોગોના આધીન એતો હોય નહીં તો સહજ કહેવાય સહજ સમજો ને સંજોગોના આધિન સહજ થાય તો છૂટો થઈ જાય એ માણસ પણ પોતે કરતા જ ભાવ રહેશે ઇગોઈઝમ છે આ સમજ ને કરતા ભાવ છે ઇગોઈઝમ છે અને ખરેખર કરે છે ખરો મન બુદ્ધિચિત્તના અહંકાર એની પાર્લામેન્ટ ભરી અને મન બુદ્ધિ ચિત્તના અહંકાર એક બાજુ ત્રણ ભેગા થાય એટલે બે ભેગા થઈ જાય એટલે ગળ પ્રધાન સહી કરી આપે બુદ્ધિને ચિત્ત ભેગું થાય તો અહંકાર સહી કરી આપે અરે બુદ્ધિનું મન ભેગું થાય તો અહંકાર સહીં કરી આપે તો રખડી મળે એનો થોડો ઘણો પુરુષાર્થ છે એનો એ ભ્રાંતિ પુરુષાર્થ કાતો પુરસાર્થ નહીં ભ્રાંત બેભાન પણ આ છે આ પુરસાદ ભ્રાંત પુરુષાર્થ કોને કહેવાય તો તમે કોકને મારો બે છોકરાને બે ત્રણ છોડો અને વધુ પડતી લાગી જાય રડતો હોય તો તમને મારી ઇફેક્ટ થાય એ ખોટું થયું આવું ના કર્યું ખોટું થયું પરિણામ આવ્યું એમનાથી કડી ડરી જાય અને તે વખતે તમે ઉગ્ર થવાની જગ્યાએ ઉગ્ર ના થાવ તમે સમાધાની વ્યક્તિ લો તો એ પુસ્તાર ભ્રાંત પુરસ્થ પણ સાચો પુરસ્થ નહીં સાચો પુરસ્થાર્થ તો પોતે આત્મા થાય ત્યારે સાચો પુષ્ક થાય પુરુષ થયા પછી અત્યાર સુધી ભ્રાંત પુરસ્થ ધ્રાંત પુરસ્થ એ પળા દી વર્લ્ડ ની પગલ ઇસ્ટલ પગલ છે વિજ્ઞાન થી ભગવાન પ્રિય કરો જેમ ટુ એસ નું ભેગું થાય ટુ એસ ને ઓ ટુ એસ ને ઓ ભેગું થાય તો બસાવવા માટે કોઈ દેવની જરૂર નથી કોઈ દેવોની હેલ્પની જરૂર નથી બસો બસાવવા માટે કોઈ દેવોની હેલ્પની જરૂર નથી પાણી પૂરી પડે સમજે એ રીતે વિજ્ઞાન કાર્ય સૂર્યનારાયણની હાજરી અને દરિયાની હાજરી દરિયાદરને સૂર્યા કિરત છે સૂર્યનારાયણ આવે એટલે ભાઈ વરાળ ઉત્પન્ન થાય થાય જ ના સાહેબ એ વરાળ દરિયા કરી કે સૂર્યનારાયણ કરીમ્બિનેશન હે કોમ્બિનેશન દેવનું